લોકો હરક કરો પછી બરોબર છે અને આજે યોગેશનંદ આપડા પ્રદીપ આનંદજી એ બહુ સુંદર આ વખતના અંકમાં આપ્યું છે આસન ને આસન નો સંબંધ છે મે બધાને આપજો દર્શન એક એક જોઈ લો હા એ સરીબેન ને આપડા બધાની સમક્ષ થોડા સૂત્રો સ્ટીકરો તરીકે સ્ટીકર તરીકે બનાવ્યા છે એ જાતે જીવન સૂત્રો દર્શન હિ મોક્ષકા કારણ હેલેશભાઈ દર્શન હિ મોક્ષકા કારણ હે એ વીર પ્રભુ સૂત્ર છે આ હકીકત માં કેવળ જ્ઞાન અને મોક્ષ માર્ગ આખો દર્શન જ્ઞાન ચારિત્રણેય મોક્ષ માર્ગ હકીકતમાં પરંતુ ક્રમ માર્ગમાં એને જ્ઞાન દર્શન ચારિત્ર ની મોક્ષ માર્ગ શાસ્ત્ર છે કારણ કે ચારિત્ર થી લખડેલો જ્ઞાન પામેલો ગમે તેનો મોક્ષ થશે પરંતુ દર્શન થી રખડેલો અદભુત છે આ સૂત્ર હવે તમે એટલા બધા મૂક્યા છે આમાં નીચે મળશે બધા નીચે મળશે આપણે આ તો એક સેમ્પલ જોઈ લીધો આપડે અને પૈસા કેટલા છે અમૂલ્ય બહુ સુંદર આ બાળકો કેટલા તૈયાર થાય છે જોયા તમે આ બાળકો હતા ને પેલા સંસ્કાર કેટલા પામ્યા છે બધા એ કઈ કઈ ગયા બધા કોણ કોણ હતું અત્યારે ગયા ત્યાં આગળ ગયા કવિરાજ મહાત્માઓ આ જ્ઞાનની અને જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવાની જો સેલમસ રીત હોય તો આ સ્ટેજ શો છે બધા અને એમાં પણ જો કીર્તન ભળ્યું તો સોનામાં સુગંધન બો છે ત્યાંથી વર્ષો વર્ષ ચાલ્યા કરે છે પ્રોગ્રામો અને એમાં વિદ્યાર્થીઓ જે બધા જેમ પ્રકૃતિમાં જેમ દરેક પ્રાથમિક માધ્યમિક સિનિયર બધાના માટે આ છે તો આપડે ચાલુ કરીએ આપડી મોક્ષ યાત્રા મુક્તિ યાત્રા પછી લઈએ છીએ એક એક શૈલેષ પુરુષાર્થથી આ હિન્દી માં અનુવાદ થયેલા છે બધા તે કયા નંબર સુધી થયા છે પચીસ સુધી હવે બાકીના પાંચ બાકી છે અને અમદાવાદ થી કોણ આવ્યું છે વડીલ માં વડીલમાં તમે છો તો વાત પહોંચાડજો કે બાકીના પાંચને પણ અહીંયા ચાલવા દેજો થશે હાલવા દેજો ને ચાલવા મંજૂર જરૂર જરૂર જો કોન્ટ્રાક્ટ થઈ ગયો આપણો બાકીના પાંચ આપડે સૂત્ર નંબર પચાસ को उच्छे? तो पचासमो सूत्र लब्द को लोक बंधन समझते है फर्ज शब्द को लोक बंधन समझते है किंतु उसमें मुक्ति समाविष्ट है उसमें मुक्ति समाविष्ट है घनी चर्चाओ भगवान भगवानी अस्थि भगवान ना संबंध बाबत बहु सारी चर्चाओ चा પરંતુ આ દાદા ભગવાન મોઢા પર લવાયો નથી છતાં પણ આખા વિશ્વમાં મોટા મોટા વિચારકો શાસ્ત્રાનીઓ ધર્માચાર્યો બધા માટે ફરજ અમારી ફરજ છે जुदी से फरज मरजी प्राप्त कई सत्ता कहवा सत्ता।, सत्ता प्राप्त थी त्यारे पर सत्ता है जे छे, छे। यतार नहीं यतार। हकीकत अमार अन्वेज शब्द पर आईना गये संजोग हे फाधर सर नीलेशन हे ફાધરને લાગે કે હું પિતા છું ને મારી ફરજ છે તારે સમજાય ને તો કહે પકડે ફરજ શબ્દ આખા વિશ્વમાં ચાલે છે એટલે ફરજ શબ્દ મુક્તિ ક્યારે ક્યારે હું પણ હતું અને મારે જો ફરજ બજાવી જ પડે ને એ મારા પણ હતું એ ધીમે ધીમે ઓગરતું જતું જાય તેમ ફરજ આખું અને આનંદ વ્યવહાર શુદ્ધિ કહી સાહેબ પાસઠમું સૂત્ર છે હિન્દી વિજ્ઞાન ક અર્થ बिना किसी विशिष्टता के जाना गया ज्ञान यह विज्ञान है बिना किसी विशिष्टता से जाना हुआ ज्ञान वो विज्ञान है ये विज्ञान अर्थ से कैसे आप बिना किसी प्रकार का विशिष्टता उसमें नहीं होती है ज्ञान ज्ञान होता है इसीलिए तो उसको वहां केवल शब्द रखा गया केवल ज्ञान नहीं। जब ज्ञान आखिर में परिणाम स्वरूप से केवल ज्ञान स्वरूप उसकी स्थिति अस्थि हो जाती है तो वो ज्ञान, वो प्रकाश खुद केवल ज्ञान स्वरूप ऐसा रहा करता है प्रकाश वो प्रकाश ही सबको काम में आता है जो प्रकाश जो जिसको जैसा है वैसा व्यवहार में केवल ज्ञान तो विशिष्ट से जाना गया अर्थात साथ मैं जानने वाला हूँ और देखने वाला हूँ उसमें जानने की क्रिया जानन क्रिया और देखने की क्रिया वो क्रियास्वरूप नहीं रहती पीछे वो क्रियास्वरूप नहीं लड़ेगी स्वभाव स्वरूप समाष्ट हो जाएगी संपूर्ण ज्ञान ग्राम में प्रविष्ट हो जाएगा थी थी। तो विशिष्टता विशिष्टा तो वो कब बनेगा दर्शन की बात हमें की दर्शन सबसे मुख्य है तो बिना देखे जाना नहीं जाता ये सिद्धांत है कोई भी चीज देखी जाए तो जाना जाएगा ये है चीज और जानी जाती है तो यही है तो ज्ञान हो जाता है ज्ञान उसको विशिष्टा बताइए વિશિષ્ટતા બતા લ બિના દેખે નહી હોતા તો ચેતન કાખના સ્વભાવ બોલતે પરસેપ્શન એક્ઝેક્ટ વર્ડ તો નહીં હૈપ્શન તો દર્શન કાઇંગલિશ હોઈ ડિફિકલ્ટ તો પહેલા દેખા જતા હૈ પીછે સમજમાં આત એ કુકિ દર્શન स्पष्टता नहीं रहती स्पष्टता और दर्शन ज्ञान का ही प्रकार है लेकिन अस्पष्टता रहती है ऐसा है कुछ वो दर्शन में आ जाता है लेकिन जब ज्ञान से वो विशिष्टता से उनका ज्ञान का प्रकाश में आता है तभी वो ज्ञान स्वरूप होता है है यही है वो उसका फाइनल स्वरूप हुआ ऐसा सर का है लेकिन ये ही है दूर से गौवा ऐसी गौवा सर्फी लगती है, लगती है। हो गया। गये वो दर्शन हो गए है गए गौवा हो गया दर्शन अभी अच्छे न चलो समझा हाँ बहुत सारा कार्यक्रम है जरूर जरूर जरूर બધા આમ જાવ બધા અને બહેનો માં પણ जी हुईImageData 24 तीर्थंकर वालों कहीं ये भाव से ले लो लो लो है लो आपने बहुत सुंदर संचोय संच के ये दो वस्तु वो बे तंत्र लाइन बोल दो रुको दे दो कोई शांत निशान करीगा वालों जितो આગળ આવો जितो आगे जा चलो भाइयों बता पाचल भैया भी रुकी बेटा આગળ आओ भाइयों आप बजा आगे आओ बच्चे जी સાંભજો ધ્યાનથી દાદા પડે છે ત્યાં નથી આવી શકતા એમને માટે ફક્ત પચીસ ટન વચ્ચે નીચે કાઉન્ટર પર મળશે સો રૂપિયાની કિંમત છે એની કહેવાય કાઉન્ટર ઉપર અવેલેબલ છે બહાર ગ્રામ આવ્યા છે એમને માટે આ બધી અમૂલ્ય ચીજો છે અત્યારે પણ એક પદ લઈએ છે કે ખાસ ડિમિટી માટે લેવાનું છે બરાબર શાંતિથી બરાબર તે ના કૃષ્ણ છે જૈનો ના રામ છે અને क्राइस्ट शब्दों बोलता था आध्यात्मिक अलग अलग सब्जेक्ट हेमचंदाचार्य जी कया तीर्थंकर सब्जेक्ट पर बोले लादा ला। ना सामने तुम लगे बीर्थंकर अलग अलग अलग बात अंदर आए थे दादा भगवान चौवीस तीर्थंकर न ભાતો દાદાના મૂળ મુખે જે નીકળે છે એના ઉપરથી આ લખાઈ દીધો આ <laughs> ઘણી સારી રીતે તે વખત આ બોલી ના શકે કોઈ એટલે જયારે એમને આ સ્વાદ આવ્યો પોતાને को जो जो जो तो उन तो दादा न स्वरूप विषय अंतर अवे दादा तुम शुभ कहो तीर्थंकर भगवंतो बो भक्ति करी ઘણી ભક્તિ કરી ભાવનાઓ કરી આરાધના છે ભક્તિ છે પૂજા છે આ બધું જ તે જોયું તે આ અવસર પેઢી કારના તીર્થંકર ભગવાન નો આજે આવા કપરા બઉ કપરો કાર છે આકરું લાગે સ્વીકાર કરના બહુ જ આકરું લાગે પણ હકીકત છે હકીકત છે અને એ હકીકતમાં જે આખો ધર્મનો માર્ગ છે અને સામાન્ય પણ એકે હજારો હાથો વાળા એટલે આપણે લૌકિક ભક્તિ આપણે બધું સમજીએ છીએ લૌકિક ભક્તિ અને એ દેવો દેવીઓ માટે આપણે સમજીએ છીએ ખાસ કરીને हजारे कर, तो हाथ ज्ञान दर्शन अद्भुत स्वरूप काम कर અવસ્થાય અવસ્થાય ભગવંત માટે દાન કહેવાય બહુ મોટું દાન કહેવાય છે શાસ્ત્રોમાં લખ્યું છે હો દાન બધું ઘણું છે પુષ્કળ પરંતુ દાન શું આ વસ્તુ જોયું જેને પોતે છે આ કવિરાજે એમની ભાષામાં સરગમ બહુ અઘરું લાગે છે બધા સારી ગમે બધા બોલાવે છે ખરા પણ બહુ એમનો એટલે સુગમ સરગમ અને આ દાદાની દ્રષ્ટિ વગર આવા અઘરાઘરા રાગો પણ સુગમ ના થઈ શકે અને આજે મહાત્માઓને આપણે કેટલી હજારોની સંખ્યામાં સામાયિક શબ્દ એટલો ગંભીર છે કે ભગવાનની ભાષા તો બઉ નોખી જ છે પરંતુ વ્યવહારમાં આરાધના માર્ગમાં ધર્મ આરાધના માર્ગમાં સામાયિક શબ્દ વપરાય છે તે વસ્તુ એ જુદો છે ભગવાનની ભાષામાં એ આખી ક્રિયા વગર નું સામાયિક હોય છે એટલે નિશ્ચય સામાયિક કે છે આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે આત્મા પોતે જ દર્શન સ્વરૂપ છે અને એ દર્શન જ્ઞાન સાથે આત્મા પોતે એને સરગમ અને સુગમ સહેજે જાણે કે આ લીધું આત્મા લીધું આપણને પ્રાપ્ત થયું આટલું બધું સુગમ કરી નાખ્યું આગમ અનંત આગમ બધા આપણે વાંચમાં બહુ ભારે છે બહુ ભારે છે એક એક આગમ એમનો દેહ બહુ સાદો આપણે જોઈ શકીએ પણ કવિરાજ ને આ દર્શન આવ્યો કે સિદ્ધ મંદિર અને આધ્યાત્મિક યજ્ઞ જ એમને આખી એમની કલ્યાણ ભાવના ગજબની કલ્યાણ ભાવના કલ્યાણ માર્ગ અને કલ્યાણ માર્ગ નો યજ્ઞ અને જે મહાત્મા પ્રાપ્ત થયું આપતો પુત્ર ને આવી ગયા બધા એ યજ્ઞ સિદ્ધ મંદિર એવું હોય નહીં જીવન દ્રષ્ટાંત સ્વરૂપે આપણે હોય નહીં ક્ષણિક જગના ક્ષણિક જગના હતા આ શરીર ક્ષણિક માં પણ આખો જગ અને આપણો સંબંધ શું છે એનો આખો સંબંધ આપણને પ્રસ્થાપિત કરી આપે છે પરંપરાના માર્ગમાં આપણે હોમ હવન આહુતિ આ બધું જ વ્યવહારમાં આપણે ધર્મની આરાધના ટેવેલા છીએ રીતે બધી જ રીતે આપણે સમાજમાં બધા સમાજમાં છે આ તો એમાં આ અદભુત અંતર હોમ અંતર હવન અને અંતર આહુતિ એટલે અહિંસક આખો યજ્ઞ અને જોવાના સ્વભાવથી એ આહુતિ અપાયા જ કરે છે સતત અપાયા કરે છે નિશ્ચલ શુદ્ધાત્મા અને એમનું સજીવન સ્વરૂપ છે પોતાનું સજીવન સ્વરૂપે આ દાદા વિશે એમના સિદ્ધ ભક્તિ પ્રાપ્ત છે એટલે કે આતમ ભાવના ભાવ હતા જીવ લહે કેવળ જ્ઞાન રહે તો એક મુક્ષુને અને પછી લઘુરા સ્વામીને શ્રીમદજીએ જોયું કે પ્રભુ આપ પ્રત્યક્ષ ના હો ત્યારે અમારા માટે કઈક આધાર આપો ને પણ પછી એને બહુ ના કહેવાય બધું પૂરતું સંજ્ઞા અમુક રીતે તો આતમ ભાવના મંત્રોચારો અને અહીંયા આગળ અજપાજપ બધાને થયા કરે જપવો ના પડે એવું અંદર ચાલ્યા જ કરે હૃદયમાં વ્યવહારના બધું અડચનો બધું કરે છતાં પણ અંદર ચાલે છે પાછું એમાં આવી જાય છે પાછા સતત એટલે આતમભાવના મંત્રોચારો સતચિત આનંદા અને એમનું જે સજીવન પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપનું સ્વરૂપ સ્વાભાવિક સ્વાભાવિક સુખ છે કેવા પરમાનંદ સ્વરૂપ છે ગમે તેવી પરિસ્થિતિ બધા મહાત્માઓને પોતપોતાની રીતે દરેકના અનુભવમાં આવ્યું છે દરેક પ્રસંગમાં વ્યવહારના પ્રસંગમાં બધા પરંતુ ધર્મ ની આરાધના બધી ચાલી રહી છે તેમાં પોતાનું અજન્મા સ્વરૂપ એવું પ્રત્યક્ષ નિજ સ્વાતંત્ર્ય જ્ઞાનાકારી ખુમાર દરબંધ એટલે પોતાનું અદભુત કે છે મારે કોઈ મારો ઉપરી કેમ કરી હોય શકે ભગવાન બનેલું છે આ વિધાન છે એમના અહીંયા આગળ એમને ખુમારી સમજવાની છે આખી ખુમારી નરબા આમ તો શરીર એમનું ફ્રેલ આ જોઈએ છીએ આપણે આમ બધું પરંતુ ક્યાંય આગળ કોઈ આગળ વ્યવહાર્યા કરું છું બધા એટલે કે આવે તો એટલે ની જે સ્વાતંત્ર શબ્દ બહુ મોટો છે ખુમાર નરબંકા નરબંકા એટલે વિતરાગ ભગવાન ચાલતા હોય અને ગજરાજ ચાલ્યા કરતા હોય અને બધા નરોનું એટલે માણસો નું વિશ્વ છે એમાં એક બંકા સ્વરૂપ આખાય નરબંકા એવા ચોવીસ થી શંકર ભગવંત સ્વરૂપ છે દાદા આપને શું કહીએ અને પછી બહુ સુંદર આવે છે આવે આ ત્રણ લાઈનો ત્રણ વિ બધાને આપણે આનો નકશો બનાવતા વિશ્વમાં બધાને કોઈ માદુ ના પડે કોઈ યોગ ના થાય એવું બધું બહુ માથાકુટ કરી પરંતુ અંદરથી આખું વિશ્વ જાણે છે કે ભારત છે ત્યાં કઈક છે જરૂર છે બધા જુદા જુદા વિભિન્ન પાકોમાં જોઈએ છીએ આપણે આ પરંતુ કસાયો નો દેશ દેશ એટલે મુક્તિ પામવા માટેના કષાયો એટલે એ મને લાગે છે કે આ જીવે છે કેવી રીતે આ લોકો કોઈ જાતનું બધું ત્યાં જીવે તો આપણને ઓળખાણ પડે બધું ઓળખાણ ના પડે ભારતમાં બરનો આવ્યો હોય જોયે કસાઈ જીવન જીવના સુંદર સમજ આપી ઇન્ડિયન પઝલ છે જો પદ તો કલ્યાણ થઈ ગયું કલ્યાણ થઈ ગયું જગત આખા જગ ભારત એવા સ્વર્મવા જાય છે વિચારકો ઘણા બધા લોકો સાહિત્યકારો કવિઓ લેખકો બધા જ પરંતુ નથી બોલતું એટલે ધર્મ શું છે ધર્મની વિધિ શું છે અને એ ધર્મ આપણે ધર્મ સ્વરૂપ કેવી રીતે હૈયે કે ક્યારે પણ અધર્મ સ્વરૂપ ના થાય એ સધર્મ સ્વધર્મ વિધાતા એની આખી લખી આપણને છઠ્ઠી આપણા વિધિ ના લખ્યા છે ને એવું આખું સ્વધર્મ એટલે તમારા આત્મા આપે સ્વધર્મ સર્વધર્મ નું લક્ષણ મુક્તિ કોઈ પણ ધર્મ અવશે છતાંય બધા ભાષા ના સમજતા હોય બોલતા ના હોય પણ બોલાય છે ખરી જરૂર એનો અર્થ તો બધાને હોય નહીં ને ઉપયો હોય બધું એટલે બધાનું લક્ષણ તો કે આપણે આ જીવન જીવીએ છીએ સુખ માટે જીવીયે છીએ પરંતુ બેડી થી બે હોય એવી રીતે જીવીએ છીએ એટલે મુક્તિ બધા જંખ્યા કરે છે બધા જંખ્યા છે પરદેશમાં આખું વિષય પ્રધાન જીવન છે બધું જ અને ભારતમાં જે કસાય પ્રધાન જીવન છે એ બંને સ્વધર્મ અવિનાશી ધર્મ તમારું પાત્ર જન્મ જરાથી મુક્ત અને મરણથી મુક્ત એવો ધર્મ હાજરા હાજુ મળે તે દાદા કે છે એટલે તમારે સદે હોય નહીં છતાંય સર્વોપરી અને કોઈ દિવસ એમનો સર્વોપરી ખબર નથી પડવા દીધી કોઈ નથી પડવા દીધી અને એમાં એમની આણ એવી વર્તે પણ એ આણ આ મેરા ક પડે શું સમજાય દાદા કે આપડે આખા જગત નું કલ્યાણ થાય બધા અને જેને પહોંચવાનું છે પહોંચી જાય જે આજે બિલકુલથી આજે જાણે દુખાર પડે એ સ્થિતિમાં એમાં આજ આટલું આવે ને તો આજનું માનવજીવન બહુ સુખી થાય એક એક વિધાનો દાદાના છે એના વિધાનો પર આપણે પાછળ વિચારકો આવશે જેમની વૃત્તિ કેવી હશે કે અંદરથી સાચું ખોરવાની સાચું ખોરવાની આખી વૃત્તિ પણ એવા કેટલા હોય એવો એટલે યોગ્ય ટાઈપના હોય છે એવા આવશે તારે એક એક અમારી લેશે તે ત્યારે એ લોકોને સમજાશે કે પુરુષ થઈ ગયા અને આવો સમય હતો જેવી રીતે જોવાનું વર્ગમાં અમારા સમયની એટલી સાઈઠ કે સિત્તેર વર્ષની વાત નહીં વાતો થાય કે હસી આગળ નહીં વર્ષની કોઈ માને નહીં આજે કોઈ માનવા તૈયાર નથી દાદાનો દ્રષ્ટાંત જો ટ્રેનમાં આવ્યા હતા રસિકભાઈ જોડે ગીરદી કેટલી વધી લે તે એકબીજા શું એટલે ચૌદ વર્તે આ કરતા સર્વોપરી દાદા એટલે એમની આણ બને વર્તતી હોય છતાં પોતે કશું જ નથી કરતા કઈ કરતા નથી જુઓસ્ત મોટી સિદ્ધિ છે અને પરોક્ષ સ્વરૂપે બધા એ પામી શકશે સારી રીતે પામી શકશે કારણ કે જીવનધરેકું પોતાનું છે જીવન ધર્યું બધા જ આ ઈચ્છે છે અને આવું છે તો એને વિચાર કરતા કરી મુકશે પાછળની પ્રજાઓમાં જરૂર વિચાર કરશે કવિઓ ને કવિરાજ કે શું હતો અને શું થઈ ગયા સરણું છતા ની હાથે ઓ રસિક ભાઈ સણું છતા ની સાથે તમને શું થયું હશે તે વખત તમે લઈ ગયા તારે દાદા ચલો નીચે અનુભવ છે એવો સ્વાદ પણ આપણે રસ્તે ચાલતા પછી મળી ગયા હોય ને ત્યારે જરાક અઘરી પડે અનન્યતા ધીમે ધીમે આવે કરી પોતાના જીવનમાં જો પોતાના જીવનને જ એનું નિરીક્ષણ રાખ્યા કરે તો બરોબરનું નિરીક્ષણ નિરીક્ષણ એટલે એમાં પક્ષ હોય જ નહીં આપણું કોઈ રીતે ના હોય તો બધું સમજાય તો બધા સમજાય કારણ કે બધાને એક સરખું જ આપેલું હોય છે ક્યાંય કોઈ ભેદ નથી આવી એટલે અકર્તા અકરતાની સિદ્ધિ અને એમનો સત્તા કેટલું અદભુત છે આજે આ જગતમાં કરતા જગત માં પરંતુ એ શબ્દોથી નહી સમજાય અને એના માટે વિજ્ઞાન છે આખું તે વિજ્ઞાન બહાર પડે એ બહુ જરૂરનું છે અમારા આપણા પેલા ભાઈ આપડા બહુ માથા દૂર કરે છે કવિરાજ ગજે આજે કોઈ મળે અત્યારે મારે આપણા યુદ્ધ જોડે મારે ખુબ વાતો કરવી છે સરિબ ની પરવાનગી લીધી તો કે મારા પ્રિન્સિપાલ સાહેબ ની પરવાનગી લેવાની લોકોને આપશે તો તે બે ખરી કે હું ચાર દાણા છું તો બહુ વાતો કરવી છે સિદ્ધ ભગવંતો નું આખું સુખ અને ઉપરી છતાં દાદા ઉપરી છતાં દાદા અને સદે હોય નહિ ત્યાં સુધી ઉપરીપણું હોય નહીં આ સિદ્ધ સામર્થ્ય ઉપરીપણું બહુ મુશ્કેલ છે આ બહુ મુશ્કેલ છે અને અહીંયા આગળ જ માનવદેહની અને તે ખાસ કરીને ભારતમાં જન્મેલો એની કિંમત આવે છે એક ને અનંત ગુણ અમૂર્તા આમ સામાન્ય પણ એક ને સંખ્યા આપણે બધા માટે મુકાઈ ગઈ છે મોટા પુરુષો માટે આ ત્રણ જે બધા મોટા આવ્યા એ બધા માટે અને સામાન્યપણે વ્યવહારમાં લગાવેલા ઈચ્છીએ આપણે પણ અનંત ગુણ અમૂર્ત આમૂર્તા એટલે એવા અનંત ગુણ પણ આપણે કેટલા ગણી શકીએ એટલે કે એક હજાર આઠ કે છે પરંતુ માનવ સમાજમાં વખત વખાણ બને એટલા જ હોય ને એ તો કે આ અમૂર્ત ભગવાન કેવી રીતે પામી શકાય જ્યાં સુધી મૂર્તિ સ્વરૂપે આપણે આપણી પ્રત્યક્ષ ના હોય આ મૂર્તિ મૂર્ત ગજવતું પદ છે એમનું એ તો અને અશક છે વર્ણનમથી ગાતા એટલે સિદ્ધેશ્વર એટલે સિદ્ધ ભગવાન ગાવાનું હોય જ નહી છતાં જે અમે ભગવાન ના ઉપર સિદ્ધ નું છૂટ બધું કરી દો શું વ્યવહારમાં દાદા કે એટલે કશું હંગરો ભંગરો ના કરીલાડી દે છે કે ખાઈ પીને ખેલાઈ દે બીજું કઈ જ કરી પણ એનો મરમ બરોબર સમજી લેવો પડે એટલે આ દા કવિરાજ નું આપદ એવું નીકળ્યું છે ચોવીસ જય સચિદા થઈ ગઈ સામે નો સમય હતો ફકીરોડા આરતી હતી આપવાડો આરતી મુસલમાન ની અને એવું સરસ વાતાવરણ થઈ ગયું તો એ દાદા યુગતે બોલી ઉઠ્યાતા કે જે 24 સ્થંતર સાથે બેઠા હોય અને કબી આ પદ આપે ગાયો હોય તો 24 એ 24 એ સાથે બોલી ઉઠે કે આ માણસના બધા જ પાપો બાડી રહે બીજો મોકલે દેવા દીધો કે બીજો બોલે દાદા દેજ સંતલા સુ કહ્યો દેજ સંતલા અમાજે વાત થઈ છે કે આવે છે તીર્થંકર શબ્દ સમજવા જેવો છે એટલે બધું ઘડવૈયા ને આ બધું બહુ એ કરવા જેવું નથી કારણ કે દરેક આપડી સમજણ માં લઈ બધું ઊંધુ થતું થઇ જાય શું એ તો અને હકીકત છે આવા પુરુષ જયારે હોય ને ત્યારે એમના ચરણોમાં ચરણ શબ્દ એટલા માટે મૂક્યો કે જીવીએ છે આપણે અને શ્વસન ક્રિયા આપણી ચાલે છે એ આખી આપણી જીવવાની પ્રકાર છે એ શ્વસન ક્રિયા ચરણ શબ્દ ત્યાં આવે છે અને ચરણા નો યો જાણીએ છીએ આપણે જ્ઞાની પુરુષાર્થ જે છે તે રીતે જોયું ચાલો સુરેશભાઈ આ પદ તો બહુ સુંદર થયું તો હવે પાંચ વાગે આપણે બાળકોનો સ્ટેજ પર કામ પુરગ્રસ્ત થાય ત્યારે પેલા દસ મિનિટ છે જેટલું લેવાય એટલું લઈએ પત સરસ રીતે બંધ રાખજો ધમધમા નતું પણ દાદાજી સામે આપણે સામાન્યપણે આપડે પાંચ મહાભૂતો નું છે ને બઉ સારું છે આપી Surah <tries> Al-Fatihah. દસ કે છે ને તે આપણું શરીર નું છે કોઈના પર ભેઠભ નથી બધાને હવા મળે છે બધાને પાણી મળે છે બધાને ખોરાક મળે છે ને સૌને સ્વતંત્ર સ્પેસ પાછી છે અવકાશ અનુપમ તેજ વિમાનમાં પોતાની કલ્યાણ ભાવના વાળા દેવ દેવી છે ત્યાં આગળ એમનું પણ આખું કેટલો પ્રભાવ એ આખું ભૂતગલ નો પણ કેવો પ્રભાવ છે કે વિમાન ના મારફતે થઈને પ્રાપ્ત થાય છે આ જગત કેવી રીતે સમજી શકે બધા તેજસ શું કે છે તેજસ પ્રકારના એટલે મૂકે દ્વાર ખુલ્લા તો પ્રવેશ ભીત જો કે તો પોતાનું ચેતન અંદર પ્રકાશ પડ્યો છે એનું કઈક એને કઈક ઝાંખી થાય માર્ગ ખુલ્લા મૂકવા જોઈએ આ બધા પંચે ખંચ માનો હતો